એ આવો આવો મારા નાના મોટા અરે વા ભાઈ આજે તો ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા મનીષી વાર્તા સાંભળે છે આવો આવો મનીષી બેન આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા જોડી એક હતું ગામ એ ગામમાં બે ખેડૂત ભાઈઓ રહેતા હતા મોટાનું નામ રામ અને નાના નામ ગોપાલ હતું બંને નાના મૂકીને મરી ગયા હતા ભાઈ બંને ભાઈઓ પછી તો પર એમના છોકરા થયા અને એ પછી બંને અલગ રહેવા ગયા પરંતુ ખેતી તો ભેગી જ રાખી હો જમીન ના ભાગ પાડ્યા ન હતા ખેતરમાં જે કઈ પાકે ઓછો આવ્યો માંડ માંડ બાજરી જેવું અનાજ પાક્યું ખડામાં બાજરીના પૂરાના ઢગલા પીડ્યા હતા બંને ભાઈઓ એક એક બળદ રાખીને ભાગીદારીમાં ખેતી કરતા હતા રાત્રે ખડા માં જ બંને ભાઈ વારાફરતી ઊંઘી જતા જેથી કોઈ ચોર પૂળા કે અનાજ લઈ ન જાય મોટા ભાઈ ખાટલામાં પેડા પીડા વિચાર કરતા હતા આ વર્ષે પૂરા ગણી ને નાના ભાગમાં મૂકી દીધા એમણે બીજે દિવસે ઊંઘવા જવાનો વારો નાના ભાઈ નો આવ્યો તેને પણ આવો જ વિચાર આવ્યો तेने के मारे एक बीजा ने मदद रूप थी बने भाई अंदर मैं भाई ने मदद कर ना પછી તો પૂરા ઘેર લઈ જવાની વાત આવી ગણી ગણી પહેલા પોતાનો સો પૂરા નાના ને આપ્યા છે તેથી સાતસો પૂરા થશે પરંતુ પૂળા તો આઠસો થયા પૂરેપૂરા આઠસો મોટાભાઈ ને સમજ ના પડી કે આમ કેમ થયું एक बीजाण रही ने मदद करने भावना प्रेराई बाए, बाए ने आम कर खुश थ एक भेटी पड़ा हो એવો પ્રેમ હતો બંને ભાઈઓમાં ગામ લોકો એકબીજાને મદદ કરે તેવા હોય આખા ગામમાં બંને ભાઈઓની ઉદારતાની વાતો થવા લાગી હો ભાઈ દુખ ભાગ પડાવે તે ભાઈ સુખમાં ભાગ પડાવે તે કસાય દુખમાં જે એકવાય સુખમાં તો બધા ભાગ પડાવે તો ભાઈ સુધાંશુ ભાઈ આવી હતી આ રામ લક્ષ્મણ જોડીની વાર્તા કેવા બંને ભાઈઓ સંપથી રહેતા હતા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ હવે હાલા વાલા કરી જાઉ સપનામાં ખેતર આવશે ખેતરમાં આપણે બધા રમવા જશું ને ચાંદા મામા જોશું આવજો